ભાઈ એમનો મારા સાહેબ એમ કે છે કે સિમંદર સ્વામી પહેલા તીર્થ થવાના છે એ તો એવું છે મહારાજ કે કયું હોય જુદું નથી કોઈને હા મજવા માં જુદું ભાઈ ભાઈબલ છે કારણ કે પહેલા તીર્થ પદ્મનાભ છે પદ્મનાભ પદ્મનાભલા તીર્થ કે આપણે પદ્મનાભ તે સ્યિક રાજાનો અવતાર હતો ને તેર્થ છે જે બળદેવ છે ત્રણ જણ છે શામ કુટુંબ અને રાવણ પણ તીર્થંકર છે રાવણ હતો ને આપડા પુતળા બાળક છે ગુનો કરી રહ્યા નહીં તો ના કરે સમ્ય તો થાય થયું નથી હજુ થયું નથી કેશ કમલેશ હું કમલેશ છું ફર્સ્ટ બિલીવ ચાલીસ વર્ષ નો સુપા છું ચોથી રંગ બિલી બધી બિલીપ રંગ બિલી ખોજ બેઠી છે મામો જોઈ તું એ રોંગ બિલીફ એ મિથ્યાત મામા થયો કાકોમ હું કાળો છું ગોળો છું થીમણો છું ઊંચો છું જ્યાં હું બોલવામાં આવે છે એ બધી જ રોંગ ભૂલ પહેલી ભૂલ થઈ કે જે તું નથી ખરેખર આ તો બોડીનું નામ છે કમલેશ તો પણ આ તારે જાણવું છે કે આ બોડીનું નામ કમલેશ છે એવું કમલેશથી ઓળખે પણ હું તારે પોતાની જાતને જાણું છે કોણ છું એ ના જાણ્યું એ તો કમલેશ તો પણ બીજું આગળ બધી હું હું વાપરી એટલે બધું વાંધું નફો કહેશ એને કરે ત્યારે રાઈટ બી લીધે છે ચિંતા જાય તો કલ્યાણ નીકળે ચિંતા ચિંતાથી કર્મ બંધાતો છે ચિંતાથી ઘાળા કરવું થાય તૂટે નહીં હ અને પછી જાનવરમાં જવું પડે બે પગ ને બધે ચાર પગ પૂછડું બધા માટે ચિંતા ના હોવી જોઈએ શું અને રૌદ્ર ધ્યાન એટલે શું કોઈ કમલેશ અપમાન કરે કમલેશને ગુસ્સો આવી ને એ રૌદ્ર ધ્યાન એને નરકતિ થાય શા માટે આવે અપમાન કરે એટલે અપમાન કરે એટલે હા પણ એ અપમાન કાયદેસર કરે છે ગેરકાયદેસર જાણવું જોઈએ પછી ખબર પડે આ તારો કર નિમિત્ત થયો કારનો ઉદય તો તારા કર્મનો ઉદય એટલે તારે કર્મ ભોગવવાનું થયું તારે નિમિત્ત બન્યો નિમિત્તને આપણે એવું ના કરાય એને તારે કર્મમાં છોડાયો હવે એ જ્યારે મોત છે એ અત્યારે બોંધી રહ્યો છે તે જ્યારે ભોગવ છે તારેને પકડા છે ત્યારે ભોગવ તું પકડી ગયો નહીં તે તારે આમાં ગુસ્સે કરવા તારો જ નથી તારો જ કર્ણનો ઉદય હોય આપણો કર્ણ ઉદય હોય ચાર પાંચ હજાર પહેલી ખોવાઈ જાય કા ચોરી જાય નહીં તો ઉદય ના હોય થાય નહીં ગાડી ની જગ્યા નથી ના ભાઈ લોનો લીધેલી ને ઓવર ડ્રોપ જયારે ધી રૂપિયા લોનો લીધી અમે લોનો પૂરી કરી દેલી પૂરી કરવી પડશે એટલો જયારે ધી રૂપિયા લીધે નહીં ઓર ડ્રાપ કદાચ જે જે ધીરે બધા લઈ દેલા હતા આ પાછળ પેમેન્ટ કરશે નહી ઓરડા મેં લીધેલા ગયા હતા મારા ઓવર ડ્રાપ કદાચ પેજ આવી હશે ને ચાલો આવે નહી તો તમારે મારી ભેડ પડી રહ્યું છે ઊંચું રાખજ નાખ્યું પડી રહ્યો એવું નથી નહીં ચંદ્રશીલ પડી હોય નહીં તો. બહાર દેશકતું કોણ કઈ બસ બુધવાડ કઈ ના કહેવું જોઈએ મોડામાં ગમે આવે એ બોલીએ માલું કે એટલે હું તને સમજણ પાડું તું શુદ્ધાત્મા તો થઈ ગઈ પણ આ ભગવાનની શુદ્ધ ભાષામાં તું શુદ્ધાત્મા થઈ ગઈ કે બાર ભાષા કઈ ચાલે છે ભ્રાંતિ ની ભાષા રામ મોહન ની દીકરી બાર રિલેટિવ છે બાય રિલેટિવ divalya is today it is tail there are two you par one has not puzzled the 12 apples there are two you finds two solved the puzzle one relative you point one and you point by relative you point you are meena by real you point you are sudarna by relative you point you are drt mah bramohan સમજણ બર્ધો રિલેટિવ પોઈન્ટ અને બાયરિયલ પોઈન્ટ શું થાય છે સમજણ તમે તો સમજાયું એટલે રિલેટિવ પોઈન્ટ રશ્મિકા હા અને રિયલ પોઈન્ટ નંદન બાયરિયલ હે દેખ્યો કયો હે બાય રિલેટિવ પોઈન્ટ ખમલેશ સુખેશ ખમલેશ ખમલેશ અને જીએલવી પોઈન્ટ 50 હા ધર ધર ટુ વ્યુ પોઈન્ટ ટુ સોલ્વ દિસ આ પગલ સોલ્વ થઈ ગયો હવે કેવું થઈ ગયું થશે ને સુધાર્થમાં થઈને એકલા બાર બોલી તો કાઢો કે વ્યવહારમાં વ્યવહારમાં જવું છે ને વ્યવહારને ચલાવી લેવાનો ને આ ચલાવી લેવાનું બે સાથે ચાલુ છે થશે કે આટમા જુદો પડી ગયો ભાઈથી મને જે આંદ હતો તે જુદો પડી ગયો ચોટી જ ગયો ભ્રાંતિ રસ્તી તોડેલો ક્રાંતિ રસી એ ભ્રાંતિ રસ્તો ઉઘારી નાખ્યો છૂટો થઈ ગયો પાપ બધા ધોઈ નાખ્યો હવે છૂટો થઈ ગયો એટલે આજે તમે બાય રિયલ વ્યૂ પોઈન્ટ શુધાર્થમાં બાય રિલેટીના હું પાંચ આજ્ઞા આપવા માગું છું આ બે આજ્ઞા કરી સૌથી બકરી રિયલ સુધાર્થમાં અને બકરી ગુલાબ નો છોડ રિયલ વ્યુ પોઈન્ટ થી સુધાર્થમાં શું તે રિલેટિવ રિલેટીવતી ગુલાબ નથી હોતું થાય થશે ને એમ આમ જોતા જોતા ચાલી સવાય થાય શું થાય આ વાંચી દેખાય એમાં અંબાની વાંચી દેખાય તે ભૂલો પડી શકે થઈ જશે એને ખબર છે બધું એની મેજ કાલ થી થઈ જાય અત્યારથી ચાલુ થઈ જશે ખબર નક્કી કરવાનું કે મારા દાદા ની આખામાં કહ્યું બસ એની મેરેજ ચાલુ છે ને પણ તને સમજણ પડી ને લાટ ફોર તો પડી ગયો ને ગુસાડ નહીં રહે ને તમને દીખું ભાઈ ફોડ પડી ગયો હા બાય રિલેટિવસબન્ડ ઓફર વાઈફ શું ને પણ રિયલ નોટ બાય રિયલ વી રિયલ દિવસ ના થતો હું પાંચ આજ્ઞા આપવા માંગુ છું તેમાં બે આજ્ઞામાં અઘરું છે કે છું કરે બોલ ખબર કશું અઘરું છે આવી ભક્તિ ની જોવાનું તમને કહીએ છીએ કે અમારી આજની આજ્ઞા પડી અને બાજો એટલે પેલા આઠથી ધોરે ગધેડું દેખાય ગધેડું દેખતા હતા અને હવે આખથી ગધડ દેખાય મેં કરી આથી શું આત્મા દેખાય એટલે પેલા જયારે ગધેડું સામો આવે ને વિવાહ કરે એમ કાકા પાણી ક્યાંક ગધેડું મળ્યું એટલે હું આ કઈ જાય નહીં ગધડા રહેલા ભગવાન શું કે પેલા ભગવાન ને ચાલો એ કરતા ગધેડો આપણે મને તિરસ્કાર કર્યો હવે આપણે તિરસ્કાર ના તને આમ કોઈ પતિઓ માણસ હોય તો રિલેટિવ ગાઢ માણસ હોય તો રિલેટિવ લેવા દેવા શું વાંધાનું ના હું ફરી છે પોતાની સ્ત્રી રિલેટિવ વિપાંતી સ્ત્રી અને રિયલ વિપાંત સ્ત્રી કરીએ હા શું ધાર્થમાં ડફળું બફળું લઈ ફરી દેવાનું નહીં યાર લાકડી ન બધું જ્ઞાન ગમે આનું પરિણામ આવવું જોઈએ આ જ્ઞાન તો કોઈ મળે નઈ એવું જ્ઞાન વધ્યું છે માટે અમને અમારી આજ્ઞામાં જઈએ છીએ બધું અમારી આજ્ઞા જીવન કહી દે છે શું કરું આ બે આજ્ઞા પાડવાની આ વાંખથી રિલેટી દેખાય અને અંદરની વાંચથી રિયલ દેખાય ડોક્ટરને આ વખતે આ વખતે ડૉક્ટર દેખાય અહીંયા અંદર આ અંદરથી ખબર પડી ને ફાધર મધર બધા જોતા રહેવું એટલે એમની શક્તિઓ વધે એવું કોઈ એમને સિદ્ધાર્થના તરીકે જોવા જ કોઈ નવરું નહોતું કોઈ તો થાય થાય કે તું ને એમની શક્તિઓ બધા બદલી બે આમાં અઘરું છે અને જાગૃતિ તમારે મને ભૂલી જ રહ્યા છે ને જાગૃતિ રહેશે આખો દિવસ જાગૃતિ રહેશે આખો બધી હોલ ડે તો ઉઘાડી વાકે ઊંઘતા હતા આ તો આખો દિવસ જાગૃતિ રહેશે હવે બીજું વાક્ય આપું છું પાંચ આજ્ઞામાંથી બે થઈને બે તો તમને કોઈ જાતના હરકત આવે નથી અને ફોડ પડી ગયો તમને ગોપાલ બેન ને ફોટ પડ્યો ક્યાં ભાઈ તારે ફોડ ભર્યો ના ફેલી બેન હે તો શું જોઈશ ગોપાલભાઈ રિલેટીવું પણ રિયલ પણ શું સાત માં ભગવાન જો એમને ભરવું હોય તો આપડે નહીં સુધાર્મા કેવું સુધાર્થ ભગવાન જરા બાર જઈને તો વધવાની બહુ સમાન ના થઈ ગઈ હોય તો આપડે કેવા જશો તો ઝાડ ઉપર દાખલ લેવું હોય તો આપડે ઝાડ ને કેવું એ સુધાર્થના ભગવાન બાર જરાક બાર દાખલ લેવી તમને બધાને સમજાવ્યું છે ભાઈ ક્યાં ગયા ત્યાં ચૌહાણ ચૌહાણ હતા ને સમજાવ્યું બરોબર આપડે જાણનારા શું જ્ઞાતા રસ્તા હોય તારો આજ કમલેશ શું કરે જોયા કરવાનું તાર નહીં ભાઈ કમલેશ શું કરે છે બુદ્ધિ શું કરે છે આપણને મન સાથે લેવા દેવાના રહે છે હવે ત્રીજું વાક્ય આપું છું અત્યાર સુધી મનમાં એમ લાગતું તું હું કરું છું બધા એમ લાગે ને હું કમા હું કરું છું નોકરી કરું છું તો પૈસા આવે કેમ આવે એવું લાગશે ને ભગવાને કર્યું એવું બે જાત નું આરોપણ કરે ગમતું આવું કે મેં કર્યું કેવું શક્તિ ના ગમતું આવું હું શું કરું ભગવાને કર્યું નાગાર લોક છે ને હિન્દુસ્તાન ના ઇન્ડિયન બદલ બોલતો જઈને એટલે કોણ કરે છે એ જાણવાની જરૂર છે આ ટીકા જો તમે કરો છો તો ભ્રાંતિ કહેવાય કરે છે બીજો અને તમે કહો શું કરું તમારા હાથમાં જો કરવાની સત્તા હોય તો આ આવું ના રાખો લાગે આઠ હજાર કઈ જોડાયા છે ગભ્યું કઈ શું નામ જયંતિ જયંત તમને સમજાયું હા ના નજીક આવે વાંધો ને આપણે અહીં શરમાવ કોણ કરે છે એ સમજાવું સમજ ભગવાન કરે તો ભગવાને બંધન ખાય જે કરે એને બંધન બંધાય તો ભગવાન કરતો નથી ને આપણે કરતા તો કોણ કરે છે વ્યવસ્થિત નામની શક્તિ છે વ્યવસ્થિત નામની શક્તિ તે દુનિયાને અનંત કાળથી સૂર્ય ચંદ્ર તારા વૃદ્ધ નિરંતર વ્યવસ્થિત સમજાય વ્યવસ્થિત કરતા છે ગમશે તની વાત હા તને પોતાને સમજાય છે કાલે સમજાય છે વ્યવસ્થિત કરતા છે અનુભવ માં આવું જોઈએ તારે સમજી જશે તમે લગામ થોડીવાનું આવે તમે કરતા પણ તમારા વ્યવસ્થિત કરતા છે વ્યવસ્થિત હવે વ્યવસ્થિત એ છે તે મીના શું મીના શું કહે છે તારે દયા કરવાનું મીના પ્રેરણા કોણ આપશે વ્યવસ્થિત શક્તિ અને વ્યવસ્થિત શક્તિના આધારે મીનાનું કામ ચાલે બરોબર એટલે આપણે દ્રશ કરવાનું હવે વ્યવસ્થિત શક્તિનો દાખલો આપું દાખલો આ મોડે બોલવાથી એક આપણે સમજાય એટલે દાખલો આપું કે આ પ્યાલો હોય નથી મારા કાપનો તો હું આમ જતો લઈ જતો હોય તો આમ મારા હાથમાં એટલે પછી હું આમ ઠેઠ પ્રયત્ન કર્યો છતાંય પડી ગયો પ્રયત્ન કરવા છતાં ફરી ગયો તૂટી ગયો તો કોને તોડ્યો એ વ્યવસ્થિત દાદા તમે એકલા જ હતા બીજું કોઈ તમે જ તોડ્યો કે આપણે લખ્યું કે દોટી પડે હો અને આપડે કબૂલે કરવું પડે હા બીજો નથી એનું એ જ કરે ના હવે આ ખરી કોઈ તોડતો નથી સર આ વ્યવસ્થિત શક્તિ તોડે છે વ્યવસ્થિત શક્તિ તોડે છે આપડે પ્રયત્ન કર્યો તોડ્યો કોને કાંક વ્યવસ્થિત શક્તિ તોડી કારણ કેમ વ્યવસ્થિત શક્તિ તોડે છે આપડા લોકો એવા છે એક ડઝન કપડા લાવે ને તો સાત પેઢી સુધી ચલાવે ખરીદી કરવાના જાય ને સમજાયું આપડા લોકો એવા છે હાથ પેઢી સુધી આપણે આલા ચલાવ પછી કારખાના વાળા ચાલે ને લાંબા આવું બીજો જોડો ના લાવું ગુંગરામાં થઈ જાય ને બધું ખોટું થઇ જાય ને એટલે વ્યવસ્થિત શક્તિનું કામ શું છે તોડફાડ કરવાનું અને સપ્લાય કરવાનું બધું કામ એના એટલે તમારા ઉપાધિ નહીં ત્યારે સપ્લાય કરે આપડે કોઈ કોઈ જગ્યાએ મંદિરમાં દર્શન કરવા ગયા અને નવા જોડે આપણે ઉસાઈ ગયું એટલે આપડે વ્યવસ્થિત કહીને ઘેર દેવાનું વ્યવસ્થિત સીધા આપશે બીજું દરેક સીધા આપ્યા અગર બધું વ્યવસ્થિત કરે છે સમજુ ને આ વ્યવસ્થિત નો દુરુપયોગ ના થાય એ જોવાનું બધું સમજો ને વ્યવસ્થિત થાય તારું વ્યવસ્થિત જો કદ કરતા હોય તો પછી ગાડીઓ ચલાવતા ચાર જણ તેને આપડે કઈ વાંચ્યા માંથી ચલાવો કઈ વ્યવસ્થિત ચલાવે ખરાય તો ના ચલાવે એટલે આ વ્યવસ્થિત હર્ગાડી વાંખ્યા ચારે ગાડીઓ ચલાવો અને સાવધાની ચલાવો અને તેમ છતાં અથડાય તો વ્યવસ્થિત કેમ છતાં અથડાય ઉગાડી વાંખ્યા ચલાવો સાવધાની પૂર્વક ચલાવો ને તેમ છતાં અથડાય તો હવે અથવા નથી અને આપણી ભૂલ નથી આ વ્યવસ્થિત શક્તિ છે એટલે ગયા હોય તો પાટા બંધા લેવા કોઈને બ્લેમ નહીં કરવાનો વ્યવસ્થિત શક્તિ એ કરીને આવશે તમે ગમી વામી ગયા હા બીજો દાખલો આપો વ્યવસ્થિત નો બેંકમાં ગયા અને એક ગઝા બસો પડ્યા છે એક ગઝર બસો પડ્યા છે બીજા ગઝર બે હજાર મૂક્યા પછી આપણે આવતા હોઈએ ત્યારે બોર્ડ વાસ્યા મારો બિહિ એટલે આપણે શું કરવું પડે મીના ગજુ લાવી હા શું શું કહું આપણે ચેતવવા પડે કારણ કે આપણે છૂટા થઈ ગયા મીનારાને મીનારામાં જે આવે જે ચંચળતા હતી ઓછી થઈ ગઈ એટલે એ ગધુ દબાય છે પણ છતાં છે પેલા લોકો પેલી જાતે કમજો ઓછી રહ્યું હતું ને એ વાંચના મરચા વરસાદ રાખી થેંક્યુંટમાં નાખ્યું હાથ સુધી ગયો અને કાપી ગયો એટલે વ્યવસ્થિત હિસાબ છે તે આજ આપડે પકડી ગયા ને કુદરત ની કુદરત ના શંકરજામાં આજ પકડી ગયા પેલો નિમિત્ત છે શું છે પેલો નિમિત્ત અને પેલો પકડાશે તારે એતો અત્યારે લહેર પાણી કરતો કેવો કંટાળી હવે વ્યવસ્થિત કર્યું એમ કરીને આપડે આગળ ચાલવાનું રસ્તામાં પોલીસ ગેટા એ તો વ્યવહાર દેખાડો દેખાવ નો કરવો પોલીસ ગેટમાં જઈને કંઈ જુ આગ બે હજાર ગયા છે નોંધી લો કંઈ કેસ કેસ નથી થાય એમ પછી ગયા જતી વખતે રસ્તામાં આઠ ગયા રાતના એટલે મન માહિતી બહો પાડ્યો અમારે મન તો ખરું ને બધું કહે છે તમે તો વ્યવસ્થિત કંઈ નગારી ગયા પણ બાસુ આપવાનું કરું છું ક્યાંક નાખે હું આ બધાએ થોડી દૂર પાછું ઊભું થયું આપણે એ રોવાનો કશું ઉપાય નથી એનો શા માટે આવતા છે ના બાસું આપણ શું પેલા ટાઈમ થોડી કોઈ છે એટલે આપણે મન આજે આખી રાત ઊભા નહીં છે એટલે આપણે ગેસ શું કહેવાનું એ થોડો શીરો બનાવી દો ખૂબ દૂધ નાખીને અને ભજીયા બનાવો રાઈસ બનાવો બધું બનાવો એ હારું કરીને જમાઈ જવાના બરોબર અને ઘરના બહેરા સુધી તમારે કારણ કે આ જે જ્ઞાન આપ્યું એટલે તમે થયા જ્ઞાન તમારા લોકોને ના કહેવાયનું જ્ઞાન તમે જો પૂછવા આવશે તમે તમે એપરસે નહીં થોડો તો હારું ચેપ્ટર કરી દેશો બરોબર ને તમે બીજાને સે થાય કરી શકો પણ તમે પણ જ્ઞાનને જાણવું માટે જ્ઞાન આપના જાણો શબ્દોથી ખોટ અને બીજું કકડાટ બીજી ખોટ કકડાટ થી પાછો આવશે ને મારે જતા રહ્યા એ લોકો છે ત્યાં મૂર્ખ છો આમ તો આપણે એટલે પછી એક ખોટ માં બે ખોટ થાય આપડે એક જ ખોટ લમણે લખેલી અંદર તને અંદર તમે ચંદ્ર બરોબર હા હું તો પણ પછી વાર વાલી ભૂલી ક્યાં બધી વાત આવી પછી છપે આપડે ઘરે વિદ્યાર્થી જમી અને સુઈ ગયા એવી હું કાઢી મન હોય ને શું અને હલા પકડી લાવ્યો છે શું બન્યું રગી લગ્ન રાખી રાતને દારૂ પીઠું વાપરી ખાતા પચ્યા કદી કઈ વધ્યું છે કઈ નહીં ભૂલ નહીં ભૂલી વાપરી વધી છે ટકા આઠ હારી પચીસ બે હજાર શું કે આઠો હારી પછી આપણે લઈ લેવાના આઠસો મૂકવા ગધવા માં અને સારી પચીસ છે તેમજ પંદર પોલીસ તમે ચા પાણી કરો શું કહેવાનું આપણે ચા પાણી માટે હા ખા પાણી કરજો અને બીજું સારા દસ તો ના મળી દેખા થાય તમે હવે પણ સંતોષો થાય ને સંતોષો થાય હું તો એનો વ્યવહાર છે આપણે કઈ ચોરી કેમ કરવું ના કરવું તો બીજાને કહેવાતો હોય ત્યારે આપણે ના કહેવાય શું કરે પાંચ કીધું કીધું બે દાખલા વ્યવસ્થિત વ્યક્તિ તમારું બધું ચાલી જશે તમારે આવી ઉપાટી નહીં કરવાની તમારે તો આ શું કરે છે કે તમારે ગયા કરવાનું જયંતુ મન મનની સાથે તમારે લેવા દેવા ના દ ખરાબ વિચાર કરતો તે કરવાના અને સારા વિચાર કરતો તે જવાના આપણે તો જ્ઞાતા રસ્તા સ્વભાવના કેવાય આપણો સ્વભાવ કેવો કહેવાયક જ્ઞાતા રસ્તા બસ એટલું જાણવું જોવાનું બીજું કઈ ક્રિયા નહી આપડે જાણવું જોવું ને પરમાનંદ રહેવું એ આપડો ધંધો તને સમજ ને અને મનમાં સારા વિચાર આવે ખરાબ વિચાર આવે તે આપણે વ્યાસ કરવાના સ્વરૂપ પેલા ટાઈમ થઈ જાય કઈ કઈ ચાલે તો એટલે તમને પુહા ચોથી આજ્ઞા કેટલા ઋણાન મન છે તમારે છોકરા બાપ છોકરાઓ કેટલું કેટલી થાય પચીસ પચીસ પચીસ તો ચીખણી ખાલી બઉ ચીકણી આવો જા બધા આપડા હિસાબ જુનાન બનશે અસંખ્ય હા અસંખ્ય નહીં અસંખ્ય હજાર બે હજાર કે પાંચ હજાર કે દસ હજાર ભાઈ શું કયું કર્યું એટલે અમેરિકામાં આખી દુનિયામાં આપણે ચોખ્ખું થઈ જાય ખાતા બીડી દે શું થઈ જાય શું સારું થઈ જાય એટલે પંદર હજાર ના ખાતા માટે આપણે લંબાઈ લંબાઈ કર્યા કરીએ એટલે હવે આ ઋણાન બંધ જેની જોડે છે ને આ પહેલા પહેલો તમારે મારી જોડે જેમ પેટમાં દુખતું હોય તો આપણે કહીશું દેવું ના કહેવાય આપણે કહેવાય ગયા ખરાબ મેં તો આપણને ઉભા રહી ખબર ને એટલે આ બધે જે ઋણાન છે ને ત્યાં ઋણાનબંધ નહીં કહેવાના તમારે એફઆઈઆરની ફાઇલ કહેવાની શું કહેવાય ફાઇલ હા ત્યાં જયંતિ નંબર વન અને બીજા કઈ વિચાર બતાવેલો કરતા આ જે ફાઇલો છે એનો સદભાવે નિકાલ કરવો અત્યારે આ બેન છે હોટેલમાં ખાતો ના હોય તો અરે શું નામ હોટલમાં ના ખાતો હોય તો તમારી હોટેલમાં ના ખાતી હોય તો ભૂખ ભૂખ લાગી હોય તો આપણને પાછી કરીને જોડે છે એની અસર થાય ને આપણને એટલે આપડે કહીએ જયારે દૂધ પીધો ને વાંધો ને બીજું ના ખાતે ને દૂધ નો શું વાંધો છે ફાઈલ નો સમજા નિકાલ કરી નાખ્યો ખબર વાય નીકળે સંભાવ નિકાલ કરવાનો દાખલો આપું છું દાખલો આપીશું નિકાલ કરો ફાવે એમ શું થાય તમારે નિકાલ એ આજ્ઞા પાડવાની તમારે બીજું કશું તમારે નિકાલ સહયોગ ના થાય મારે જોવાનું તમારે બસ મારે દાદા ની આજ્ઞા થાય સંભાવ નિકાલ કરો જે કોઈ ભાઈ લાવી એટલે આપો સંભાળ નિકાલ કરવા માટે દાખલો આપવો આપડે ઓફિસ જવું છે એટલે વાઇફ ને કહીએ કે ભાઈ તમે છે તે જમવા કે મારે ઓફિસ માં જવું ત્યારે એ શું કે પાંચ મિનિટમાં આવો કે પાંચ મિનિટમાં આવો એટલે આપડે પાંચ મિનિટ માં જઈએ ત્યાં આગળ આપડે અંદર પહેતા આપણે જોવા જન થઈ ગયું થઈ ગઈ આપણને કયું જ્ઞાન હાજર થાય રિલેટી વ્યવસ્થિત આ કરી વ્યવસ્થિત વૈય ધોઈ નથી આદર થશે ને જ્ઞાન વ્યવસ્થિત એટલે આપડે શું કેવા નથી ને આપડે છે ના સમજાય દાદા પણ જ્ઞાન લઈ છે એટલે સમજાય છે બધા ને બેનો સમજાય છે બધા ના સમજાય ટુ એ જોભાળો નિકાલ કરવાનો કેવું કરવાનું સંભાવ નિકાલ થાય તાકીને ગમે એવી રીતે આપડે ભાવ કરીયે કે ભાઈ હા આપ કરી છે તે એને વાસાવું દેવાનું બહુ થઈ ગયું ના થતો ના પછી તો ગુમનારો આવી જાય પછી ખબર પડશે સંભાળે નિકાલ એટલે ત્રીજી આજ્ઞા વાપરી એક દાખલો તમને સંજાયો અરે ભીખુ ભી તમે બોલપાય નઈ તમને સમજાવ્યું તમે હં જાય છો તો બસ એક જ તને કેવાય કે બધા સાથે વધુ વાત થાય મારી નજીક બેઠા થાય એટલે આ બીજો દાખલો આપો છો તમે ધ્યાન કરો છો અને બહાર આમાં કોઈ કરે તો અંદર બેઠા બેઠા તમે શું સમજી જાઓ એટલે કે હતું રિલેટિવ ને ખબર પડે થાય છે આપડે સિદ્ધાર્થ ધ્યાન કરીએ રૂમ માં બેઠા બેઠા અને પછી બાયડા આપડે અંદર બેઠા શું સમજીએ આવ્યું કોઈ આવ્યું નિકાલ ના કહીએ સંભાવે તો બધા જ શું કે આપડે જો ધ્યાનમાં રહીએ પેલો સંભાવે નિકાલ કરી નાખવાનો પછી ધ્યાન માં ખબર ને એલા આ પાણું ગાઈને પૂછવાનું અરે સુલેમાન શું શું કરાયું ફાઇલ નંબર ફિફ્ટી પચાસ સુલેમાન શું કહાયા શું તો તા કે તમારા મેહતાજી ખોંડના લઈ ગયા છે ત્યારે પૈસા આપતા નથી આપણે મહેતાજીને કહી કેમ પૈસા નથી આપતા એક કોથળી એંસી ભાવ વધારે કહેવાય એટલે બસો ચાલીસ ઝઘડો છે કે આપણે અંધી જાય આ ફાઇલનો સંભાળો નિકાલ કરવાનો એમને બિહારી સુલેમાને બેસાડી જરા ચાબા પી અને પછી અમે તું ટાયર ના ઘટ આમ તેમ સમજાઈ કરી અને બસો ચાલીસ ત્યારે બદલે એકસો વીસ માં ઊંચું મૂકી દેવાનું સમજો ને એ તમને આવડે ને બધા જઈને આવડે હા ઊંચું મૂકી દેવાનું કે શું એકસો પછી આપીને થોડું ઊંચું મૂકી દે અને પછી જાય તો આપણે પૂછવું છેલ્લે માં નહીં થાય નહીં સાબિત થઈ ગયું સમજો ને આપણા લોકો શું કેમ મારે પૂરેપૂરા પિક્ચર પૂરેપૂરા કરો પૂરો આગ્રો ઘર ઘર નિકાલ મન ને સમાધાન થઈ ગયા મન નું માને નઈ તો શું કરું માને વધારે પછી બીજો દાખલો કે ના બીજો દાખલો નહીં એ સુલેમાન પાછો તથી નીકળ્યો આપણે ઘેરથી ત્રધી શ્વાસે ઘેર ગયો ઘરમાં બેઠો શ્વાસે ઘેર ત્યાં ત્રણ કોથડા ખોડા ત્યાં સુલેમાન કહે છે સાહેબ મારા ખોડના પૈસા આપી દો સાહેબ ભાવ વધારે લગી રહ્યો મારે તો નહીં મળે જા જાય એટલે ગુસ્સો થઈ ગયો નહીં પૈસો આપો સુલે ગુસ્સે થઈ ગયો કોંગ્રેસ ના મોટા માણસ દબડાવે ના ડબડા હિન્દુસ્તાન માં ધંધો બંધ કરાય છે એટલે ત્યાં આગળ ચલો ડબડાવે સગીયો ના દબાવ એટલે અમે તમે કા પૈસા નીચે થકી ને એટલે સગીઓ લઈશું ઘડું જ દેશે હેમે લઈ ગીધે તમે અને પછી જતો તો તાર કે સલીયા ઉભો રે કે છે ત્યારે સાચ ક્યાં હું તમે કારણ કે હું તને જોઈ એટલે હું આ પૂરા પૈસા આપ્યા એ પછી વ્યાજ રૂપિયા વધારે હું જોઈ લઈશ કે શરીયો કે સાફ ન્યા કીધી એકનું હુસે એમ હરિયાધારી પૂરા પૈસા આપે વેરોધારી આપડે શું કહેવાગ નાખો